સ્વતંત્રતા બનાવે નિર્ભય રાખે આપણને હા મોટા બહેનો વખત નો રિવાજ શું પાથર નું ગોદવાનું તમારે બે પાથળ બે પાછળ એ ખાલી સાયકોલોજી ઇફેક્ટ છે કે હું ત્યાં જ્ઞાન થતા પૂછી છે ગર્ભવતા બધા બંધન થાય છે પર્વત કલાક બંધન રામ જોશે રાહ જોશે પલંગ ને પછી આ લી ગયું ભાઈ હા હું બોલ્યો ગમે આ તો આલે તો શું નહીં સંસ્કાર તો હોય છે એ કોને રેવાનો અધિકાર કે જે અહિયાં પુરુષો છે બીજા લોકો ને શું ત્યારે ગમે તે આ મોડો નહીં ગનતા પોતાની કબર ના પડે સારામાં ના એવરી ગ્લચ ને ગઠો વાય નાટ ના કરે આને પ્રિન્ટ ટીના કસપોલ નહી તો બજી આવે નાટ ના કરે કે ટીનાને પ્રિન્ટ સ્પીક પરમેશ કોડી જ મળતો હોય ના કે નહી ના કે ના બીજ વે માર મારવી જો મતલબ એમ કંટ્રોલ બટલ નહી કે ન કા એક ના ના કે કેમ રોમે છે એ આ જતા હોય ને ટ્રેને સ્ટેશને કઈ ને કઈ ખાતા બધી બધી આ ઘડું ભરી ગયું હોય તો એક મોર લાગે વિચાર ઢેરો પચાસ હાજર ટકા નો હા ગમે આપડે એને જોઈ લે ગમે થોડું છે એ તો વધારે શોખ ખે બેસી દેટ નો ભૂતો નીકળે આવું કૃષિ ને ગયા માણસ દેવ દેવ લોકો ને દેવ લોકો પૂજા કરવા જેવા મનુષિસ્થાન ના લોક આમાં પૂરતો એવા થયા આજે આંતરિક સૌંદર્ય રહ્યું નથી પણ બહાર નાટિક વાળા બનાવટ છે નાટિક વાળા છે વિચાર દર્શાવ્યો આપને કે સ્ત્રી ના શું ખોટું છે તો એવું બોલવાથી પાછો સ્ત્રી જન્મ થાય બોલવાની બે રીત હોય છે એક બે નું તુલના કરવાની રીત હોય છે અને બીજી એક પોતાનો પક્ષ છે કે સ્ત્રી તુલના સ્ત્રીને ખોટું અમે કે સ્ત્રી નો પડે કારણ કે શિક્ષકો માતાઓ છે અને શક્તિ છે એ પણ આવે ને તો આ ધર્મ તમારા કંડ બે જણ હોય ને મારે કઈ પ્રવર્તી તો હોય એટલે હું એમ કઉ છું કે ધ્યાન કઈ આપણને ઉપયોગી ખરું નિર્જરા કરવામાં કર્મોની નિર્જરા કરવામાં ઉલ્લી કરવામાં ધ્યાન ધ્યાન ધ્યાન ધ્યાનમાં ધ્યાન ની જરૂર ધ્યાન દુક્લધાન હું સિદ્ધાર્થ છું એ તારે ધ્યાનમાં જ હોય એ જુક્લ ધ્યાન એ ખરું નાગર છે પણ હવે આપણે આ પુષ્કળ ને એક જ્યાં એ શાંતિથી રાખવું નહીં નહીં બંધ કરી દઉં એટલું જ બીજું કઈ રહી ના એવું કઈ નહીં હું તો ખુશી પર બેઠશું પછી શું ધ્યાન કરો પોતાના પુત્ર બીજું કઈ રહી એવું એ તો થાય એ છે એ ધ્યાન નાખી રહ્યા એ દ્રષ્ટા દ્રશ્ય થઈ જાય અને જેની વેલ્યુ કુતગળ શું એટલે બધું હરકું મારવું ભૂતગલ ભૂતગલ એટલે વિનાશી પોતાના સુધર નહીં બેસીમ વધી ગયા ગજા રૂપિયા માસ્ટર ના આવે ત્યાં આ થાય એટલે બે પસ લાગજે દક્ષિણ લાગજે દાદા દાદાજી મૂકેલા જ કે એવું કઈ છે હું એમાં એ માગવાનું સમજતો જ નથી જો દીકરો બાપ પાસે માંગી શકે તો હવે તો હું દીકરો છું ને એ બાપ છે તમનો એમ કેવાય ને દાદા આપડે આપડે એટલું એટલું ચિંતા થાય નહીં તેવું ચિંતા ના પ્રસંગો માં ચિંતા નહીં મારે પ્રશ્ન પૂછવો છે છે ને એના વિશે મંત્ર છે તે મન ને શાંત કલર નું સાધન છે મંત્રો મંત્રો અને તંત્રો છે તે જાગી દીધી છે आज्ञा नहीं आज कोई अरे नहीं આપે એના જાણકાર અહંકાર શું કરે એના જાણકાર આપે છે આપડે ક્યાં દાડનાર આપણે જતા ભીખુભાઈ બીજ ખરે જઈએ હોય પહોંચાડો કઈ એમાં હોય આપડે પાસે ગભરાશો નહીં ગભરાશો નહીં અમે તમારી જોડે સરસ છે કે ચાર્જ હતું ચાર્જાર્જ એટલું ચાર ચલો છે આજ્ઞા આજ્ઞા આજ્ઞા પડે ને એના પૂછે એ ચેનલ પુણ્ય ગુંજાયું એટલે અહીં જ મુખ્યપણું લાગે આપણને મુખ્ય મુક્ત છે એવું જ લાગે પાલનપુર છે કે આ બોલનાર જુદો હું ના જુદો એની પાસે નોંધ કરી અને હું એવી રીતે આ બધું જીવન પેલા તો એક જ હતા હું સિદ્ધાર્થમાં કૃષ્ણ ભગવાન છું आपे अहंकार क्या अहंकार अहंकार महात्मा अहंकार ऊँगी गये ખરેખર જાગૃતિ નથી હા વર્કિંગ જાગૃતિ શરીર નહી ઊંઘી ગયું દાદા શરીર શરીર ઊંઘી ગયું ને ભૂતકાલ ઊંઘેલું જ છે છે. કે છે કે આ ચાલે છે એ પણ અહંકારથી આ બેસે છે એ પણ અહંકારથી આ ખાય છે એ પણ અહંકારથી બધું અહંકારથી છે એ પણ અહંકારથી એ અહંકાર અહંકાર જે ચાલે નહી એમને બધું લિમિટેશન લાગુ હા એ બરોબર છે અને એમનો અહંકાર કયો ચાર્જ કરેલો નહી પછી એક જાતનો અહંકાર રહ્યો ને અહંકાર દખંડ ના હોય ગાયો બેસે ના એ જે રસોડા માં ઉભી યુરેલ બે બાર પુરેતે રહેતું છે ધ્યાન ત્યાં એને એવું કશું ના હોય કે જે ટાઈમે તે હોય બુદે કેટલી બરોબર આપણે અહીં આગળ છતે બુદ્ધિ જોર કરે બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ જાગૃત રાખે એટલે કે અહીં આ ન હોય હા હોય નામનો હોય એક હોય સંતો સાબ એક ના હોય વિવેક બુદ્ધિ થી જોબો ઉભો થાય કે સાહજી કોઈ શકે બુદ્ધિ વખત ના થાય બુદ્ધિ વખત એક ન હોય બુદ્ધિ ના પ્રકાશ થી વિવેક પડેલો છે બુદ્ધિ ના પ્રકાશ થી વિનય વિનય એવો બુદ્ધિ પછી પ્રજ્ઞાની દશા આવેલ ભાઈ કે છે કે પછીની જે દશા આવી પ્રજ્ઞાની અને ગુરુમી કેવું કે दशा पची दशा प्रज्ञा एक प्रज्ञा गणाय देहे तो प्रज्ञा गणाय कार्य करे बार आत्मा कि करते प्रज्ञा बधु करे કરતા થઈ ગયા જ્ઞાન ક્રિયા જ્ઞાન ક્રિયા પણ દાદા અમુક આવું થાય અને પ્રજ્ઞાની જરૂર તો ખરી તો એ તેનો મેળ કેમ રહેશે એ છે કે અમુક સ્ટેજે આપણને બુદ્ધિ જરૂરિયાત ઓછી એમ કેવું ને હા અને પછી બુદ્ધિ ડખો કરે છે बुद्धि डो करे तो ज्ञान ज्ञान वगैरह प्रज्ञा न प्रज्ञा विना અરે બુદ્ધિ નફો દેખાડે બરોબર બુદ્ધિ ગાડી બેસી ડબોટે આપડી જોડે જમવા બેઠો હોય એટલે આપડે જમવા બેઠા હોય તો દેખાડે મારા છે બુદ્ધિ ડખો કર્યા કરે ડખો દાદા જે સમ્યક બુદ્ધિ છે પ્રજ્ઞા એ બે માં શું ડિફરન્સ છે બઉ ડિફરન્સ બઉ ડિફરન્સ સમ્યક બુદ્ધિ એ બુદ્ધિ જ છે મિત્ર ચેતન છે તો સાંભળે સમ્યક બુદ્ધિ મન સાંભળે અને પ્રજ્ઞા મનુ ના સાંભળે એ પોતાનું પોતાનું જ કરે છે કરવાનું પ્રજ્ઞા તો સ્વભાવ છે મન ને કરે કે તું કુદા પૂછે મારે કે દેવા દેવા જ દાદા છે પ્રજ્ઞાનો ભાગ નહીં તો ખુલ્લા આવરણ કેવાય છે ખુલ્લું આવરણ ખુલ્લું આવરણ પણ એ પ્રજ્ઞા પ્રત્યે લઈ જાય ક્યાં લઈ જાય પ્રજ્ઞા સાથે એ બાજુ જ લઈ જાય છે पर्में थर्म। पर्में थर्म। जगत जीव ना पड़ी जाए। एक चीज चेतन कई देतन नागल नोज नहीं थे गमन भाई पूछे બુસાયમ આમ કરે હા અને પછી કલાકે પણ સુજ પડી જાય જાય પછી પાછો એના આશા પ્રગટે બરોબર એ તો ગયો હોય જેને આવ અને સમય બુદ્ધિ નું કામ છતું કરવાનું કામ કોઈ ઊંધા લોચા વાળાનું કામ નહીં સીધું જ કરે મનનું બધું સાંભળે મન નું સાંભળે એ બધા નું બુદ્ધિ નું સાંભળે મન નું સાંભળે એ તો એને સાંભળવું જ પડે ને બુદ્ધિ જ છે પણ સમય છે કિશોરભાઈ કે એક ભવે મોખ બે ભવે મોખ તો એ ભાવ એટલે શું ભાવ એટલે શું એમ કે ભવ એટલે શું એક ભાવે મોખ બે ભાવે મોખ જન્મ જન્મ થઈ છે મરણ થતા હુજી નો ભાવ કહેવાય જન્મ થયેલો આપણને ખબર પડે છે અને પછી મરણ થયેલો ખબર પડશે એ ભાગ ને ભવ કેવાય છે મરણ તો પછી પુનર્જન્મ છે બિગીનિંગ થયું આપડે આ કપડા કાઢીએ કપડા કાઢીએ એવું આનું કપડું નીકળી જાય છે પછી બીજું કપડું નવું પહેરીએ પહેરવામાં આવે છે જૂનું બગડી ગયેલું ફાટી ગયેલું કાઢી નાખે છે નવું પહેરે છે કપડા બદલાય છે ભવે કાલે કહ્યું કે અમુક ભવે પીતા એ રામની પુત્રી હતી રાવણ ની પુત્રી હતી એ ભાવ માં હા બસ શું કરો કેવી રીતે જાય તો હું કોણ સુધી જાણે એટલે બધું બધું બંધ જાય પોતે કોણ જાણતો નથી જે નથી પુષ્પાલન આરોપ છે એ સાચી વાત નામ પાળખવા માટે સાધન એ ઓળખવાનું સાધન છે ખરેખર તમે પુષ્પાલન નથી હવે આવડું જોખમ કરીને તેના દુઃખ આવે વચ્ચે દખલ કરે દખલ કર્યા કરતા આપણી ઈચ્છા નથી ને નુકસાન કરી દે છે આ બધું ખોઈ નખાવશે આ મુખ્ય વસ્તુ છે તે ખોઈ નખાવશે આ જ્ઞાતા દર્શાવું છે અને પેલું વિશેષ છે ને તે આપડે ટાઈમ મનમાં જે વિચાર તમે જ્ઞાતા દર્શતા છો મન જ્ઞા આવે મન જ્ઞ છે મન જ્ઞા બુદ્ધિ જ્ઞા છે અહંકાર જ્ઞિત્ત જ્ઞે મે્યા કાલે મેજી ગયા અને પોતે ભગવાન જાગ્યા નિરંતર હું શુદ્ધાત્મા લક્ષ્મણ રે નિરંતર લક્ષ્મણ રે ચુકાય નહી આવે હું શુદ્ધાત્મા ધ્યાન માં રે હું રહેશે ને ધ્યાન માં એ શુક્લ ધ્યાન કેવાય પણ પાણી ધ્યાન જ્યાં જ કોઈ લાખો અવતારમાં કોક અવતારમાં આપણા આચર પત પાણી જયારે કરજો મેં સામે લાવવાની ને એ આવતી નથી બરાબર એનું કારણ એનું કારણે એમ કે છે મૂર્તિ નહીં મૂર્તિ નહીં મૂર્તિ નહીં અને આ દિન કરવાનું એટલે એ કન્ફ્યુઝન મોટું થયું છે તમારી મૂર્તિ આવુદ્ધિ થોડા ઘણા દખો કરે બંધ થઈ જશે આ આ આ આ નથી રહે જાણવું જોઈએ આ બધી ને ટીજર હોય એમને મને જે સેવ છે ને આપડે દાતર કરી લઈને ઉમેરે ના ચડાય પ્રગતિ આપડે મેળવવાનું કેટલું પ્રગતિ છોડી દેવું પડે કૃપા વાત શુદ્ધાત્મા મેળવાની કોની ઈચ્છા શુદ્ધાત્મા મેળવવાની કોની ઈચ્છા ના હોય મારું કેવાનું એટલે મન ઢીલું કઈ નાખે તો બીજા લોકો ચાલો ને હેડ ત્યાં આગળ કઈ નાખે મારી ચિંતા કરિપૂર્ણ થઈ જાય મારી ચિંતા કરશો નઈ એના જ કીધા થઈ ગયું આપડે કે તમે બધું કામ નો નહીં આવે કારણ કે લઈને મારતો ચડાય નહીં એટલે પગથિયું લઉં જવા દેવું પડે પેલી આપતા વાણી છે પણ આપી છે એમાં દેખાય છે આજ વાંચ્યું સમિતિ છે સમિતિ છે સમિતિ આપડે સમિતિ વિપક્ષ આ ના મળ્યું હોય તેને કામ છે જેને આ ના મળ્યું હોય તેને કામ નું છે કે પહેલું પગથિયું છે એ છેલ્લું સીધું ભાગી બે વિજ્ઞાન થી આ થશે ભૂગલ અને આત્મા આ ભૂગલ ને આત્મા બેન પે એટલે આત્મા સુધી જાગ્રત થયો નથી ત્યાં સુધી આત્મા જોનાર નથી આપ માં વિતરાગતા જુએ તો અને આ પણ દિવસ છે નાતા દે આ અહંકાર દિવસ છે જો એટલે અહંકાર પૂજક છે પોતે બહુ વાત છે જૈન ધર્મ નો અભ્યાસ ઘણા વખતે ઘરે ઘણા વખત કર્યો તો તે પૂરો થઈ ગયો પછી વિપત્ન ચેલા નો કર્યો હવે દાદા નું આવે તો પૂછું પૂરું થઈ ગયું સંઘીર સાહેબ જ્યાં આવે એના માટે કાઢ્યા છે એક અવસર આપવા માટે કરો હવે બધું વ્યવસ્થા હોય છે આમ તો હું આવી શકું વર્ષમાં ચાર વખત હું રાજદોરી જઉં છું એટલી પણ આપો એમાં એટલે શરૂઆત અને અંતમાં આ જે બે વસ્તુ નથી સમજાતી એટલે આ કામ આવે છે અત શરૂઆત અને અંત એ બે ની વચ્ચે નથી સમજ बहु विचार करो पड़े कामजु बहु विचार करो पड़े नहीं क्या शुरू कर આપડે ખો આપડે થોડો આનંદ આવતા એક વાર ઘર કર્યો તો જડી આવ્યો જડી આવ્યા ત્યાં બીજા પચીસ હજાર માણસ કામ થઈ ગયું પચીસ હજાર માણસ મહાવીર નું એ પ્રશ્ન હતો મારા હાથમાં પાંચ લાખ રૂપિયા હાથમાં આવે એટલે કે અવલબન માની બેઠું છે જીવે છે એવું લાગે છે કેટલા બધા પૈસા આપડે નકા માસ્તા ના છે જેની પાસે હોય તો એને છે ને મારા કામ ના થાય હોય બેન કે વ્યવહારમાં તો પૈસાની સાધન છે વ્યવહાર નું મુખ્ય સાધન હોય તો એટલું જ છે એનાથી અનર્થ બહુ થયા માણસાઈ ચાલી ગઈ આ બધા નકામ સંસારિક દુર્ગુણ નથી પણ અજ્ઞાન ભ્રમચર્ય નકામું સાચું કયા આવે કરુણા આવે એમને કરુણા વાળા શું કામ કરોણા ગમે નહી કોઈ કરુણા એટલા માટે આવે છે કે દાદા સાચું કે ગમે નહીં એટલે કરુણા આવે દાદા સમજ નથી ભગવાન થાય અને કોઈ એવું કે આ પાડે છે वचे अंतर आप जवाब आप केवल ज्ञान हूँ आप सकू ख मैं पचतु नहीं તમને પતે નહી ચાર અંતર છે એવું કેવા માંગે કે કેવળ જ્ઞાન છે કેવું જ્ઞાન હું આપું છું એ કેવું જ્ઞાન જ અપાય છે ફક્ત આમાં કચાશ કેટલી છે કે ચાર ડિગ્રી જેટલું જ્ઞાન નથી કોઈ સમજ છે સમજ છે જ્ઞાન હોત તો કેવું છે હું કેવા જ્ઞાન આપું છું પ્રયોગ થશે હા કેવ જ્ઞાન જ આપ્યું કેવાય પણ એ પચે નહિ ક્યારે કેવાય કેવેક્ટ પ્રગટ થાય ત્યારે કાચો રે છે ज्ञा पुरुष ने केवल ज्ञान चार डिग्री आत्मज्ञानी केवल ज्ञानी नीचे वे दशा दादा हाँ ये दशा कई कहवा કેમ કરે નહી અરિહ નહી આચાર્ય નહીં આચાર્ય મૂકેલું નથી ને પાસે પદ મૂકવા તો નાપાસ થયેલા મૂકવો પરીક્ષામાં પાસ થઇ ગયા અરિયંત નાપાસ થયેલો ત્યારે શામાં મૂકવો પાછા આચાર્યુ અમલી વાત છે નાપાસ થયેલા કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ પાસ થયું તારે કઈ કામ આવ્યા ને બીજા ને બીજા ને કામ આવ્યા ને કામ તેથી લાગ્યા ને એ તો પાસ થયા હતા બોલે થઈ નઈ ને वर्णन कारण जयला कारण न् जगत ने खबर न हो आत्मज्ञान અને કેવલ જ્ઞાન જે ખબર ન હોય ભાને ના હોય આ આપે બોલો અને ખબર ન હોય ને ભાને ન હોય એ કોને ન હોય ભાન કોને ખબર ન હોય ખબર ના હોય સાંભળ્યું ના હોય એવા વાક્યો છે હા એટલે શ્રીશંકરો ની વાત અને આચાર્ય ની વાત થી કોઈ અલગ જ વાત થઈ નહી આચાર્ય આચાર્ય હકીકત એ કોઈ કહી શકે નહીં વચ્ચે ના જે નેવો એનો દર્શન एक करते खबर ना हो कह पड़े नहीं सीधुको बोलिया बार पड़त हाँ सीधुको तो बोला बोल पर दादा महावीर महावीर भगवान ज्ञान थ्यार पेश रूपे जी आ